આ જ્ઞાન કાઢી આપે કોઈ મારા જેવું છે જ્ઞાન કેવાય ને આપડે તો જમરા છે એ જ ભરશે ભયજનક જ્ઞાન છે આ તો કોઈ દેખાયા ચાલ્યા કરે છે જમરા હશે જ નહી કશું હોય છે આખા આખા દેશ માં હા બંગાળ માં જમડા દક્ષિણ માં જમડા શા બધે જોવા જોવા જમડા અંતબડા આવે ચમરા જ આવે છે ન કોણ લેવા આવશે કોણ લેવા આવતું છે કોણ લેવા છે લેવા કોણ આવતું સાચું સંધ્યા છે કે જમરા લેવા હવે અમે શું છે આનું પાસળ બાર ફોડવું પડે છે લોકો ભય મુક્ત કરવા પડે છે શા કે લોકો જમરા નથી દાદા જમરાજ છે પણ રૂપ જુદું છે આવું નથી તમે જોવાય છે શું છે માણસ મરે છે શું હોય નિયમ ના આધારે જમરા જેવું હોય નહી શું કહ્યું નિયમરાજ પાસ કરે છે નાપાસ કરે છે નિયમરાજ મારે છે તો આ દેશ ધરકત નહી ને મારી નાખ્યાત ઉપર ઉપર બાપો છે ને એ બધું બનાવે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ આયા અને પાડાના પેટમાં બેસી દેશના પેટમાં બેસીને પાડો ઘડે ઠીક એટલી બધી ખનાજી ગણ છે હવે આ બધું રિપેર કરતા કરતા બઉ મુશ્કેલ થઈ માં રિપેર કરતા કરતા એટલી બધી મુશ્કેલી હા ઉધુ પીધા પૈકી એક શબ્દ હાતો હું આવું ના પણ લોકો કેતો વરસાદ તો હા ઇન્દ્ર રાજા આવશે ડુબાડે ઘુંગળાવે આપડે પાણી આવે ને એટલે ગું ઘુંગળી પણ પાણી તૈયાર થાય છે આ દેશના લોકોને શું ઈનામ આપવું ભગવાન તો ઈનામે નથી એના માટે દુનિયા નો પૂરા થશે સવાર ઘર નો કારોબાર કોણ ચલાવે મને કઈ શક્તિ કોને પછી નામ્પ્યુટર બધું જ્યાં ઉપરી થાય તો મોક્ષ હોય નઈ તો ઉપરીને મોક્ષ લે હોય શકેજ ને ખરાબ વ્યવસ્થિત શક્તિ હા પાર પામી વ્યવસ્થિત બધું પાર પામ્યું વ્યવસ્થિત હતું જ નહી બધા લોકો ને પૈસા ચિંતા કરી બધી જ્યાં જ્ઞાનીઓ હોઉં ને અને મેં કહ્યું તમને વ્યવસ્થિત આવે પછી એમની રીતે મેુ થાય એવી રીતે કહ્યું એમની રીતે એટલે બધા ડેવલપ થયેલા તૈયાર કરતા અહી આવ્યો હોય મીટ ખાતા હોય આમ કરતા હોય ચાર સોરીઓ હોય એમને એમને અમા કરવાનો શું કહ્યું એટલે મારુતા વ્યવસ્થિત શોધખોળ છે ફરિયા આનંદ અવતા ની શોધખોળ રીતે ચાલે છે ભાઈ પૂછે ભગવાન એટલે કોણ ભગવાન કોને કેવાય કોઈ પણ માણસ આજે પૂછનાર માણસ છે બધી મમતા રહે છે આત્મા એજ હું છું ને એજ મારું છે એ છે બીજું કોઈ ચીજ સવાય હોય તો ભગવાન શું છે ભલે હોય દેહ ભલે હોય હું આનો માલિક નથી અગર હું આમ છું જ નહીટ માય ગોડ કોને પૂછે જે જે વાત કઈ લાય પછી આનું મોડું લાગે બધું શું થાય કોઈ ચીબન ના હોય મુક્ત વિધઉટ ટેન્શન હોવાના હોવા જોઈએ નબળી હોવી ના જોઈએ માલકીપણ ના હોવું આખા જગત નું કોઈ ભીખ ના હોય છે તમે જે માગો તે આપણે શું નિયમિત પાછો શું કહ્યું જે માગો એ પદ આપવા તેમિત શું કહ્યું જ્ઞાન ઇનડાયરેક્ટ નથી જ્ઞાન ડાયરેક્ટ પ્રકાશ છે અને અનલિમિટેડ છે કોકનાથી ઉત્તમ થયું છે સ્વયંભૂ શબ્દ હડતો જ નહી આત્મા એ જ્ઞાન છે શું છે એટલે પછી અડતું જ ક્યાં આત્મા સનાતન છે એટલે સ્વયંભૂ અડતો જ નથી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 રાગ દેશ વગર વગર કરે તો બંધન થાય પછી એ કરતો જ નથી રાખદેશ કરતો નથી અકર્મ અકર્મ કર્મ જુએ છે કર્મ અકર્મ જુએ છે શું કહ્યું કર્મ કરે છે તો એ જોતા આવડું છે અમે આટલું બધું બોલીએ છીએ જે ભગવાન છે ભગવાન એટલે શાસ્ત્રો માં શું છે જ્ઞાની પુરુષ જે વાત નથી કરતા ગમે એટલી વાત આત્માની કરે એ મુનિ છે અહંકાર જાય તોડી જાય ને ચાળા રે ના શેટ માં આપે ચોપડી પર લખીને આપે સમજવાની વાત છે પેલો સમજે તો અનુભવે અનુભવે સમજી લે જ્ઞાની પુરુષી પાસે પછી અનુભવ થાય સમજવું એનું નામ દર્શન અને પ્રાપ્તિ થાય હું તો તમને જે માગો આપવા ત્યાં પ્રાપ્તિ થાય તમારી કોઈ હોય તો પ્રાપ્તિ થાય બાકી મારા હાથમાં ઓછી નહીં તમારા હાથમાં ઈચ્છતા નથી પણ જેટલું કઈ પૂછાય એટલું પૂછી લેજો ભેગા થયા છે નથી ફાય કારણ કાલે કાઢી આપું આવું તો છે આવો કાઢ કાલે મનુભાઈ પૂછે છે આવે અને સવારે સાત વાગ્યા સુધી ઉજો ત્યાંથી નવ વાગે જો આટલી ગરમી વધી તો બાર વાગે આટલી આટલી બધા આટલી ગરમી હોય છે હિસાબ ને કહી શકે પણ કેળે પણ વસ્તુત્વ નું ભાન નથી શાનું ભાન નથી અસ્તિત્વ તો પણ વસ્તુત્વ ભાન નથી કોઈ જી ને વસ્તુત્વ નું ભાન થાય તો એ પૂર્ણ કર થાય પૂર્ણત્વ આખા આખા તમામ છાસ્ત્રો નો સાર મોટા મોટા રાવર કશું એમ કે શું કરવાની પાસે જઈ શકાય તો હે નાની પાસેથી વસ્તુ તો સમજી શકાય વસ્તુ તો નો અનુભવ કઈ રીતે થાય જ્ઞાની રાજી કરવાથી જ્ઞાની ને રાજી કરવાથી રાજી કરવા પણ વસ્તુ ના પ્રાપ્ત થયું હોય છે કેટલી આજ્ઞા પાડે છે ને પર રાખી ઓછી આજ્ઞા પાડી ઓછા રાખી રે આપડે એવું કહ્યું નાની તો હંમેશા એવું છે અને તન્મા આકાર ભક્તિ માં આવશે નથી દિન રાત તન્મા આકાર ભક્તિ એ લોકો સંપૂર્ણ લાભ ઉઠાવી લે બેઠા બધું અનુભવે ભાઈ પૂછે છે લઘુરાજ સ્વામી કહ્યું છે ને કે આત્માના છ ગુણો છે આજે બધા ને શું કરવાનું છે આપડે ભરસાખ નો માર્ગ છે અને એ સાથે સંકિત થયા પહેલાનો માર્ગ છે શું છે અને આ તો મુખ માર્ગ શમિત થયા પછી અસ્તિત્વ વસ્તુત્વ ને પૂર્ણ થયું બસ આ કુપમાં સમજી લેવાનું ભાઈ ને અસ્તિત્વ નું ભાન છે વસ્તુત્વ નું ભાન થાય પૂર્ણ થાય એન થઈ જાય પૂછે ને કે આવું પૂરું ક્યારે થશે પૂર્ણ થશે જેટલું તમારો પુરસાદ નહીં તો તમે ત્રણ દુરા બે જુદા પાર્યા એમ તમે પૂરું થઈ ગયા થોડા પણ પુરસાદ જેટલો હોય જેટલો પુરુષાર્થ કરો એટલો તમારો જેટલો પુરુષાર્થ એટલા જ્ઞાની રાખી દે જ્ઞાની ના ની કોઈ ચીજ જોઈતી ના હોય એને પુરસ્કાર તમે પુરસાદ કરો છો હવે પુરુષાર્થ થાય પેલા પુરુષ થાય પછી પુરુષાર્થ થાય પુરુષ થઈ ગયા તમે અને પુરસ્કાર છે તમારો પણ પુરસ્થ જેવો જોઈએ મંદ પૂછપ છે કેવું છે કારણ કે નડે તો કુરું તો થશે જૂડું તો અવશ્ય થશે પણ આપડે સમજી આ હંડી આમ થાય છે અહિયા આગળ આત્મયોગ સિવાય આત્માયોગ સિવાય પૂજા યોગો અહંકાર ને ભરનારા છે એ તો અહંકાર સરદ અહંકાર તો છે ને પછી બીજો બસાવ પછી પોતે સમજી જાય છે મારી ભૂલ થઈ જાય નીકળી જાય પોતે સમજી જાય છે નાની કુટ ને અડે એટલે હંકાર નીકળવા જ મળે અને પેલા ને તો બખરું બોલે હંકાર નીકળે કારણ યોગ યોગ કરીને હંકાર છું શું સ્ટ્રોંગ કરીને શું આત્મયોગ કરવાનો ભગવાને કહો તો બધા બીજા લોકો જાત જાતના યોગો પીછા ભગવાન કયું કર્યું તું આત્મયોગ સમાધિ માંગ ની ભગવાન બેસી ને સમાધિ માં કે આત્મયોગ માં રહેતા એ કઈ રીતે પ્રસાદી આજ્ઞામાં રહે આજ્ઞાવા ના હોય ને મારી કોઈની આજ્ઞામાં રહેવું ના હોય અને તમને માલ ખાલી જાય છે અને ગુસ્સો થાય માનુભાઈ તમને ગમે નહી નહી પેલા તો ગુસ્સે થાય એકાકાર થાય વગર કરતા હતા ને જે ક્રોધ અને આ એની જે ગુસ્સા પાસે બે વસ્તુ હોય એક તો ગુસ્સો એમાં હિંસક ભાવ ના હોય તો કેવું કહ્યું તમારે પૂછી શકાય હું જો પૂછશો એટલે નીકળી શકાય પણ ખૂબ પૂછી લગાવી તમે જાણ નાખો તમામ જ્ઞાન ભાઈ પૂછે છે કર્મસન્યા કર્મ સંન્યાસ કોને કેવાય તમે તમને રિપેર કરી આપ भगवान करे भगवानी भक्ति कर्म बंधाए कर्म बंधाए વહુ ની ભક્તિ કરો ત્યાં બંધાય ને તો ભગવાન ની ભક્તિ કરો બંધાય નાની ભક્તિ કરો તો જ્ઞાની ભક્તિ ભક્તિ થઈ ને દાદા એટલે જ્ઞાની ની ભક્તિ કરે તો એ પણ ભક્તિ થઈ ને હા ભક્તિ કેવા ભક્તિ ભક્તિ ના બે પ્રકાર છે એક અજ્ઞાન ભક્તિ તમે છતાં જશન રીતે તરીકે ભક્તિ કરો અને એક સુધાર્મા છે જાણ્યા પછી ભક્તિ કરે તો એમની ભક્તિ મોક્ષ ફળ મળે અને તમને છતાં ભૌતિક મળે શું મળે પણ પુણ્ય મળે પુણ્ય સુખ મળે શું કહેશું અને વાઇફ ની કરવાથી પાછો કા મળે રાટ ની ભક્તિ કરે તો મળે ચાર પગ ને પૂછલું બધાનું પૂરા કુદ કર્મી પૂછનાર જ નથી ચાર પગ ને પૂછલું ભક્તિ કરીશું બોલો ભક્તિ ભગવાન કેવા જાગૃત પ્રયોગ અત્યારે ઊંઘતો આવે આત્મા તમે કોણ આત્મા ઊંઘ્યા કરો તમે કોણ મારે પુસ્તકો લખવું પડ્યું છે તમારા માટે કે આખા વર્નુષ્યો ટીઓપી મેં કડક લખ્યું અને કૃષ્ણ ભગવાને શું કહ્યું કેટલું કહ્યું એમને થતા રીહ નું બોલ્યા અને હું રી એવું બોલું શું કહ્યું એવું બોલું છે હજુ વિચાર કરીને વખત બઉ ખરાબ આવ્યો છે હવે આ હા છેલ્લા માં છેલ્લો ઊંચા કરવા આવે નીચે કરવાનો માર્ગ આવે છે ગારો ભલે નથી પણ તમને લાગે અમને સારું લાગે કે કારણ કે અમને તમે ધારો પડશે ઢોલ મારું થાય બતાવી દે શું કઈ વાગી હતું બહાર છે બતાવી દઈશું શું કારણ કે અમને ભેગા થયા એટલે તમને પડવા તો ના દઈએ ધીરે લીધે કરુણા બે ગુણ હોય અમારા કરુણા કરુણા નો પ્રકાશ શરૂઆત થઈ ગઈ અને કોબરતા પૂરેપૂરી થવાયું ઘર ની શરૂઆત મી લતી પડશે કેવા છે ધર્મ નથી ત્યાં આગળ અને હિન્દુસ્તાન ધર્મ છે એન્ડ પણ દયા થી થાય પછી સ્વધર્મ ચાલુ થાય આત્મધર્મ ચાર પછી કોમળતા ઉત્પન્ન થાય થાય પછી આટલા ધર્મ આમુખ એકાવન અંશો ઉપર ગયા એટલે કરુણા ઉપર થાય બે દેખાય જે ભાગમાં લોહી નીકળે તો આટલા હોતો જ નથી જો આ લોહી નીકળે તો કૈકલ્ય ગઈ વસ્તુ જ નથી કોમલતા કરુણા કરુણા અને બુધા વાળા હોય મસ્તી ખરી અનુકમતા હોય કોઈ દુઃખી ઘરું જાય બઉ દુઃખ થાય ભાવી ભગવાન ને બહાર આવે ને બુદ્ધ ભગવાન જોડે બહાર આવે બઉ દુઃખી કપાયેલો હોય ચડેલો હોય નીકળતું હોય એવો કોઈ માણસ લઈ જાય નઈ તો એટલું બધું ફેરફાર થઈ જાય કે બુદનું મોડું પડી જાય મારી જેટમાં પાણી ના આવે બે વાળા લોકો દુઃખ કાઢે એ લોકો નથી એનું દુઃખ કરે એને બઉ થશે એમ દુઃખ કાઢવા માટે પણ એમ દુઃખ કરે જબરજસ્ત થાય એટલે આપી દે આપી કપડા મરચી હોય તો મેં બિલા કે લોકો એટલા બેલાડી ભગવાન બેઠા બેઠા નથી સારું સરસો કરી ઉદર સારું બિલાડી ઉદર સારું તો બે કલા ભાઈ ને નિર્દય કરી નિર્દયતા કરી આ બે લોકોને હું શું કરો સાધુ હાજર આવડા મોટા દેવાળું માન કોઈ ખૂણામાં પડી ગયેલું હોય શું કે ધંધો ગુણ છે એક હોય તો બીજું હોવી જ જોઈએ ના હોવી જ જોઈએ હોય એટલે હોય બે યા જેનું ગાય નું દૂધ ખાય છે ને રોજ તો એ કે ગાયો તમારું શાક બાજુ છે કે જાય અને આપડે તો ના ખાવા સંગમાં પેવો પડી ગયો અમને સંઘડ્યો કે મારે પૂજો કરવા માટે ઝાપટવું ઝાપટ ઝાપટ કઈ બંધ કરવું પડે ના શોધી આપડે આર્ય પ્રજા આપડે અંડા કરવા બે થાય પુનઃ નો સમસ્યા થાય તો દયા જ ના થાય આપડે કહ્યું લાગણી હોય ગયા ના હોય તફાવત લાગણી પોતાના મમતા ને લઈને લાગણી ઉભી થાય શું થાય છે મમતવ ને લઈને અને ગયા તો મતલબ કોઈ બકડો કાપતો એને કોઈ જતો હે ને પટેલ બ્રાહ્મણ વાળી આગળ ગાય બધા કાપતા છે હે શાકભાજી માટે જ ઉછે છે આપડે અમારે ખાવા માટે જ ઉછે છે કે બિલાડી ના છે તપાસ કરેલી પછી બિલાડી શું થયું ગયો બિલાડી શું થયું બચ્ચા ને ખવડાવવાથી એને ખોરાક બચી ગયો નઈ તો ધાવડા બંધ થઈ ગયું એવા આપડે ઓસળા મારા બાપા આવું કરતા બિરારી માં કરવું મારું છે વિચાર વિચાર નહિ બાપ દાદા પૂનમો ભરતાંજી કંટાળી આ દેશમાં શું લેવાનું છે તો આ ભમથુરી કહી આયા સોમનાથ રામ હું સુરણો મંદિરમાં દે તો બોલીએ પાછા બોલીએ દર્શન કરવા રંગો મંદિર ની કમિટી બધા દર્શન કરે પૂજા જેવા कोपुरती तो मनस पूर्ण सब प्ररोह स्वस्ति प्रणत पुराय नूरा दे कहल पूजतु लड सोर राई ले तुम्हारे सामने छ जी आया तो आप ही तो आया न तो कलताई गए से तुम तू बोलन तन तो ही तो को ये खंतारे ही नहीं દર્શન કર્યા પછી બધું ત્યાં પછી અમે મંદિર માં દર્શન કરીએ બધા અમને પૂજારીઓ હું ત્યાં કરી ભગવાન આવે છે અને એ પૂજારીઓ પછી આવીછળ બહાર નીકળે દર્શન કરી જાય કમિટી વાળા દર્શન કરી જાય પ્રેસિન્જર દર્શન કરી જાય આખું ગામ દર્શન કરે આખું આખું રાખો કરે અમારી એમની રંગોજી ગાડી અમને આખું કાંઈ રોકડા આવે અને કઈ દેખાય નહીં રોજ વાર આવે છે એ જ કૃષ્ણ એ જ મારી કૃષ્ણ ને જ્ઞાની પુર છે મારા આત્મા છે એ શું બેન પૂછે છે કે પૂજા પાઠવ કરીએ આપડે પાઠ ભણીએ મંત્ર બોલીએ એનું શું મહત્વ એટલે શું હેતુ માટે કરશે મકાન વેચાતી લેવું હોય તો તે મળે જેના હારું કરીએ તેના હારું જાય શું હેતુ માટે કરશે એ ઉપર આધાર અને કઈ તો મોક્ષ મળે શું જગત ની કોઈ ચીજ જોઈતી ના હોય તો કામના ના હોય કામના મોક્ષ જોઈએ મોક્ષ માટે અને મોટલી કામના માં નિષ્કામ ભાઈ હવે જાગો હિન્દુસ્તાન ના આપડા માટે કશું જ ઘરના ઘરના પોતાના વેપારના પૈસા નો તો ત્યાં ત્યારે દોઢ લાવે એટલે આપડે હું જે સુખ પામી એ સુખ મારા ઘટના પામો એ ઈચ્છા છે અને બધા ધર્મો બદલે